All uh right. -huh. આપડી થાય છે તે બીજે હોવું જે બીજ આપડે હોવ જે હાલ લાકડા હોય જેવું થાય થાય પછી આપણે આચાર રાખવાની પછી આપણે હોય તો ફર્ષેલું આપડે પુણ્ય ને પાપ એવી રીતે કરો કહી વખતે આપણે જયારે પ્રકાર પ્રકાર પુણ્ય વધાર હોય બીજા ને કઈ ને કઈ પૈસા આપડે વાણીએ પણ Hola no. Hola, hola. Hola, hola. Hola, hola. Jorge, ¿está listo? Acá. ¿Vamos con Kaiser? और उन्होंने नाम के सरदार लेकर आए जाने के हां जाने के हां तो बनता नहीं ओके सर विजिल जनरल और हमारे नाम के सरदार इधर आप कौन देखवा रहे नहीं बात है सर सभी दबा है सूचना करेंगे ठीक है हमारा केदार का कि पटेल पटेल करे ने तो एक लागी પોતાનું ના ગાડી પડે આવું બોલતાલી અમુક પાણી કહીએ ભગવાન બોટાઈ ભગવાન દેખાય તાર જાણવા પ્રગટ આપના દાદા ની પ્રગટ થયેલો છે કાગર થયો છે da da da ye show la ana bkwano so આવું બોલતા આપડે એટલે આપડે બાદની ભાષા ભૂલી ગયા નથી ને એ ભાષા બધા આપડે આ અર બાબી બાચામાં તુદ્ધામાં વ્યવહારમાં ધરી વ્યવહારમાં બહાર કરી પણ આવી ભગવાન ની પાસે મતલબાર્થના પગલ પગલું થયેલા વિજ્ઞાન અરે ભગવાન થિયેટર છે કે ત્યારે માટે ભગવાન છે આખા જગ્યાએ થિયેટર કેવું પડે આપણે શું કહેવું પડે એટલે એવું થિયેટર અત્યારે આથી વાત કહેવી રીલીમાં રહે ને આ તો વિચારો કરો કેવાનું જે આ વિજ્ઞાન અંદર ઘટા ગયા તો એ પરમાન પકડ થઈ ગયા આ પ્રગટ થયા પગડે પાણી થોડું પગલ રોજ હતો ને બધા પ્રોબ્લેમ ભોત હતો પગલ ટુ વી પોઈન્ટ પગલ બધી રૂપાઈ અને એવા રીતે ના કાઢી દાખ છે નરંદ ખરા હા સાચી નારંદ છે નો આપીને વ્યવસ્થા લાવવા માટે આ ભાઈ જાય છે નમ લઈને નોમે જાય રિયલ યુ પાઇન્ટમાં અને સિદ્ધાર્થ આવેલો રિલેટી ગુલાબ નો રિયલ ની પણ સિદ્ધાર્થમાં આ બે દ્રષ્ટિ આપી આવે કાલથી આ વાંચી લક્ષ્મીચંદ લક્ષ્મીચંદ લક્ષ્મીચંદ લક્ષ્મીચંદ તમને આજ્ઞા તરીકે તમારે સવાર માં જોવાનો અભ્યાસ કરવો પછી હેન્ડલ મારજો ને એટલે છે ભેં માં દેખાય ને આઠમા વર્ષ કરે ભૂતે શું થયા શું બધા ભૂતમાં આત્મા દેખાશે પાંચ આજ્ઞા આપવાની દિવસે શું કામ રહી આજ્ઞા પાડજો તો કામ આ જ્ઞાન રહેશે નહીં અટકાય માં આ જ્ઞાન ઝડપી આજ્ઞામાં રહેજો મારો પાડ્યો બીજો વેપાર કરજો ધીમે બાજુ વાજો એનો મને મળ્યો ને તું પણ આજ્ઞા ધીમે બાજુ ભાવે ભરાવો કરો કરો ચિંતા નહી થાય છે મોક્ષ મૂક્યા અહીંયા આગળ જનક રાજા કરતા મૂકી દેજા મૂક્યા છે બે આજ્ઞું સાત માસ જેટ અવિનાશી છે અને આ આપણો પહેલાનો તરંભા છે ને જે પહેલા ઊભું થઈ ગયું છે એટલે આપણે નિવેડ લાવવું પડશે દુકાન ખાલી થી કરી પણ આ દુકાન ખાડી નાખી પડે છે સરકારી હું તો રહેવા દેજે ને આપણે જોઈ નહીં રહેવા દેવું દુકાન કઈ જ પરિવારના ના જ્ઞાન પામું નહીં બે ત્રીજી બાકી આપણે સમય અગી અગ લાગત અગાઈ ત્રીજી આગળ એમના દાદુ ભાઈ ગયા દાદી ભંગે બરોબર ભગવાન બાર બીજા ભગવાન છે આપડે પાછો કરે આ મારી પાછા ને એનું કામ કરે સીધી આખ ને આપણું બતાવિ ત્યારે કે ભગવાન નું આમ ખોટું થયું કમાવું શું ખબર ગેતા શું કે બરોબર આપડે છે આવું તો આખરે કરે એ લોકો ગણેરી ના બધા મિસ્ત્રી હોય એમાં ગણદેવી આપડે તો બહુ જણ જ્ઞાન લીધે તમારે ભૂલાવો આટલી ભગવાન તમારે કદી કર્યું હોય એ તમારે ભૂલાવો છે ભગવાન મારી ને પારણા હું લાવવા જાય જાય છોકરા ભગવાન પર છોકરા હતા જીતરાગ નો હતો પૈસા આ હું વિતરણ હું પૈસા નહીં મારી પાસે અમારે કીધું પૈસા બ્રહ્માર ના રાજા કે રહી આખા બ્રહ્માડના રાજા કે રહી અમારે પૈસા નથી કર્યો આ દેહ નો માલિક નથી હું સર્વ્યસ્તી સર્વિસ આ દેહ નો માલિક નથી એટલે આ કોણ ચલાવ્યા છે એ આવે મન ભાઈ આમતા ભગવાન ચલાવતો અદભુત ઢોકાશ હોય જયારે અવરું થાય ભગવાન નાખી દે એને મારું બગડ્યું જે દબાયલું હોય ફેંકે ભગવાન એ દબાયું હોય એટલે ફેંકે કોણ પૂછે ભગવાન કોણ કરાવેલો એવું પાડુજી ને બોલાય નઈ પાડુજી કે છે ભગવાન નું નામ સારું જીવ મારું ભગવાન કોણ કરે છે તમને કવું આવે છું તે વ્યવસ્થિત નામની શક્તિ છે તે અનાધિકાર થી સૂર્ય ચંદ્ર તારા દસ વ્યવસ્થિત રાખ્યા દુનિયા ની હરેક ચીજ નારા ના છોડવા ને પાણી આવે અને વ્યવસ્થિત રાખ્યું સમજાય તમે વ્યવસ્થિત શક્તિ નથી ભેગા કર્યા પડ એના બધા ઊંચા નેતા થવા મળ્યા કે સાહેબ અટક છે સર આપડે હવે તમારો વ્યવસ્થિત શક્તિ ચલાવી રહી છે તમારો વાંધો થયો કેસરલાલ કેસરલાલ જુદા થયા ને તને જુદા થયા તમે જ્ઞાતા હતા સ્થાન પર માન નથી તમારો ભૂલશો નાતા દસ પર માન દીધી કેજરીવાલ શું કરી રહ્યા છે એમનું મન એ સમજ કેવાલ ને પણ કરો આ તમારી કઈ અસર નહીં સમજ ને એનો દાખલો આપું વ્યવસ્થિત વ્યક્તિ ચલાવે છે એનો દાખલો આપું આ પ્યાલો કાપના છે ને જતો હોઉં અને મારા મારા હાથમાં સરક્યો હોય દાદા બીજું કોઈ તમે મારે હાથ કેવું પણ લોકભાષા જે હોય એ ભાષા ના કહીએ તો તમે આડું બોલો જેવું કે મારે કેવું પડે જેવું વ્યવસ્થિત કેમ પ્યાલો તોડ્યો હતો આપડા લોક એવા છે હાલ આવે તો હાથ પીડી સુધી ચલાવી જઈ નો નવું પીડી ચલાવે ચલાવ ના ચલાવે પછી ચાર કારખાના વાળાનું કીધ ચાલે વેપારી ચાલે ત્યારે બધા ચલાવવાનું એટલે તોડી ફાડ કરીને ચાલે ઉકેયા છે ના સપ્લાય એ કરે છે તમારી ચિંતા નહીં કરવાની સપ્લાય કરે ને તોડી કરે છે તમારી લાગે ને અંધાઈ ગયો ને લગ્ન નાખે અને આપ્યા કરે એટલે આ બધું આખી જિંદગી બીજો દાખલો આપવું આપડે બેંક માં ગયા અને બસો રૂપિયા ગજા માં પડ્યા છે બીજા બે લીધા આપડે એક ગજા માં બસો અને બીજા ગજામાં બે પછી આપડે રસ્તા આવતા હોય ઘેર ભણી બીથી એટલે આપણે કેસરા ને કહ્યું ગધું દબાઈ રાખીએ લસ્તો ખરાબ છે ના કેવું પડે પાડું થી કેવું ના પડે ગધું દબાઈ રાખવું લસ્તો ખરાબ ગધુ દબાઈ રાખે પણ પેરી જમા થઈ કાપી વાટેલા મરતો રાખે વાટેલા મરતા રાખે પછી આમ કઈ નાખે નહીં અને કાપી ગયો એટલે આપણે વ્યવસ્થિત કહેવાનું કહેવાનું પછી જોઈ લેવાનું ખૂબ બે પછી ઓ ગયા કે બે હાજર ગયા બે હાજર ગયા તો આપડે હિસાબ જ આપડે હિસાબ પૂરો થયો અને વ્યવસ્થિત આપડે પકડાઈ ગયા પેલો પકડાશે તારી ગુનેગાર અત્યારે ગુનેગાર ના કહેવાય કે તારી પકડાશે તારે ગુનેગાર પણ આપડે પેલાનો ગુનો છે પહેલો ખર્ચ આપડે બોલી ગયું આપડે ગુનેગાર થઈ ગયા સમજાય છે બે હાજર કોણ દેખાય બે હાજર આ બાજુ લઈ જઈ પેલા વ્યવસ્થિત પેલે સર નકી કર્યું હોય કે તારે ચોરીનો ધંધો કરવો છે ભગવાન નહી કરે પછી આપડે ગજુ કપાયું એટલે આપડે લોકો પૂછે કે સર શું થયું તો નાઠવા લીધું લઈ ગયો ગજુ દેખાવાનું આ કદાચ બધું આવી જગ્યાએ આપણા ઘર તો આપે ને કોણ છે ના આપે મૂર્ખા છે એવું કે તમે આમ તાર નતો ખરાબ થયું અરે પછી તાજા આવું મૂર્ખો શું તાજા થઈ એટલે એવું કહીએ શું કે આપડે વ્યવસ્થિત કહીને ગયા શું પછી ઘેર જતી ખરે વચ્ચે પોલીસ ગેતા આવે તો આપણે વ્યવહારમાં રહ્યા એ તો વ્યવહાર કરવો જોઈએ વ્યવહારમાં એ નાખ્યું કહેવાનું ભાઈ આ બે ગયા છે મારે ગજુ કપે જોઈ લો અને કેસ નહોતી લેતો કેસ નહોતી લે પોલીસ ખબર આપી એટલે આપણે વ્યવહાર થયું નથી થયા પછી ઘેર જઈએ તો ઘેરમાં જતા જતા રાતે હાડા થઈ ગયા હોય તારા ભાઈ મન છે ને આપણું મન એ કુદાકૂદ કરે આ બધું ટાળું પડ્યું આપણે જ્ઞાન નહીં લીધા બધું આપણે શાંતિ રહી ત્યારે મન પૂરાકૂર કરે તે શું કહેવાય કે તમે તો વ્યવસ્થિત કે છો પણ બાટો કાલે પણ તેનું શું કે છે વ્યવસ્થિત કરી ઉભા જાય કાલે ત્યાં બાટો તેનું છે એટલે આપણે સમજીએ કે આ મન આખી રાત ઊંઘવાના જેને ગોદા આલે નહીં હવાર માં કઈ શું નહીં અને આખી રાત એટલે આપણે ઉપાય ફરી કાઢવાનો શું ઉપાય ફરી પાડવાનો ધર્મ જેને કહેવાનું શીરો બનાવો ખુબ દૂધ નાખીને સતનારાયણ શીરો બનાવો થોડા ભજીયા બનાવો રાય અને પછી આપડે હા કેસર આ રીતે જમાડવાના ઓી અને પછી હા પથારી સાથે હું એટલે મન એ ઉગી જાય કી રાત હું ગઢ દુધન થઈ ગયું કેટલા આઠસો ને સાડી પચીસ આપડે આઠસો રૂપિયા બધા મૂકવાના અને સાડી પચીસ રૂપિયા પંદર રૂપિયા પોલીસ વાળા અને આગળ જન કરી જાય ને ખાવાનું ના હોય તો શું ખાયા શિકાર ના મળે એનો ધંધો શિકાર કરવાનો પણ ના મળે તો એટલે આપણામાં અમને નિહાળો ના ગયા ખાઈ જાય અને કાતર પાસે ગયેલું આ શું ગયું ત્યાં બધા